કૃપાનો અર્થ જ છે આપણે કઈ ન કર્યું હોય અને છતાંય કશું દયા તો પરિસ્થિતિ ઉપર આધારિત છે કોઈ ભૂખ્યો જુઓ તમને દયા આવે કારણ કે તમારી સામે પરિસ્થિતિ ઉભી થાય દયા સદૈવ પરિસ્થિતિ પ્રમાણે મળે છે કોઈ બીમાર છે ને તમને દયા આવી ગયો કોઈ ગરીબનું છોકરું લડે છે ને તમને દયા આવ્યું આવત નહીં જો પરિસ્થિતિ તમારા સામે ન આવે તો ન આવે પણ કૃપા એવો ગુણ છે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ વર્ષા કરે એનું નામ કૃપા છે બહુ મોટો શબ્દ કૃપા ભગવત કૃપા તો એ છઠ્ઠું લક્ષણ આપ્યું યુવાન ભાઈ બહેનો માટે છ લક્ષણો अस्तित्व ने परमात्मा आप ईश्वर आ जगत आठ मैंने आ छ वस्तु जीवन क्यारृत्य क ુદ્રિકા મા સત્ય શપથ કરું મા સત્ય શપથ કરું સત્ય શપથ કરું હવે કથાનું ક્રમ પણ થોડોક લઈ લઉં પાછો રોજની જેમ કાલે તો બધું સંક્ષેપ કરીને પ્રભુના ચરણમાં ભગવાનનો નામકરણ સંસ્કાર થયોગ વધીએ એની ગઈકાલે સંક્ષિપ્ત ચર્ચા આપણે કરેલી કે ચારેય ભાઈઓનું નામકરણ વશિષ્ઠજી કર્યો એમાં રામ એ તો હરિનામ છે મહામંત્ર છે પણ ભરતનું નામ એટલે કે આપણે એવી રીતે હરિનામ લઈએ કે આપણા દ્વારા બધા ભરાય આપણાથી કોઈને અસંતોષ ન થાય યોગ વાસિષ્ઠમાં એમ લખ્યું છે કે વશિષ્ઠજીને વશિષ્ઠજીને રામજી પૂછ્યું કે બાપજી તમારી દ્રષ્ટિ હું બ્રહ્મ છું એ વાત છોડી દો અત્યારે પણ તમારી દ્રષ્ટિએ જગતમાં મોટામાં મોટી ઈશ્વર પૂજા કઈ આવું વશિષ્ઠજીને પ્રશ્ન રઘુનાથજી એ त्यारे भगवान वशिष्ठ एने जवाब कोई पन प्रकारे, प्रकारे, के इन प्रकारे यस्य आप कश्यापी देना कोईपन प्रकार कोईप जीव ने हेराम सतोष आपव एना जीव कोई ईश्वर भजन नहीं आ वशिष्ठ जी नो जवाब એને કે એને પ્રકારે કશ્યાપી દેહીના કોઈ પણ જીવ એને સંતોષ એક મોટી ઈશ્વર પૂજા ગીતાએ તો બહુ જ ભાર મૂક્યો સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દુનિયામાં બે જગ્યા એ સંતોષ રહ્યો છે બાકી તો ક્યાંય રહ્યો જ નથી બે જગ્યા પૈસા માં તો કઈ રહ્યો જ નથી પૈસા તો કોઈ કહેતું જ નથી આપડે ભાઈ બરનાડ શું બરનાડ રહેશે આટલો મોટો ચિંતક અને એની સાથે બીજાનું નામો ભૂલી ગયું બે જણા મોટા ચિંતકો ઠંડી ને લીધે બંને જણા પેન્ટના ખિસ્સામાં હાથ નાખી ફરેક લે એટલે એમણે મેમાન કીધું કે અત્યારે આમ આપણે જે પેન્ટના ખિસ્સામાં હાથ રાખી ઠંડીમાં અને આપણે જવાબ બઉ સરસ આવે કે હા નીકળી જાય ચોક્કસ નીકળી જાય કઈ રીતે કે ખિસ્સા બીજા ના હોય ને હાથ આપણા હોય તો નીકળી જાય આખી જિંદગી નીકળી જાય જરૂર નીકળી જાય પણ ખિસ્સા બીજાના અને હાથ આપણા હોય તો એવી દશામાં જગત જીવે છે ત્યારે એન કે કોઈ પણ રીતે મનો બુદ્ધિ યો તો હરિનામ લઈએ ભજન એવું હોય કે પાડોશી થાય પરિવાર ને તકલીફ ના થાય એવી રીતે ભજન કર આપણા પ્રયાસો એવા હોવા જોઈએ પછી અકારણ કોઈ અકળાય તો પછી એનું તો કોઈ ઔષધ નહી પણ આપણા દ્વારા એટલે આ ચાર ભાઈઓના નામની પાછળ વ્યાસ ને આ દેખાય છે બીજું શત્રુઘ્ન આપણે જેટલા કરી શકીએ જેટલાને પહોંચી શકીએ એટલાનો આપણે આધાર બનીએ એનું નામ લક્ષ્મણ લક્ષ્મણ નામ ઉદાર સકલ જગત આધાર ભજન કરનારા એ બધાને બને ત્યાં સુધી સંતુષ્ટ કરવા ભજન કરનારા એ કોઈના તરફ વેર વૃત્તિ નાખવી ભજન કરનારા એ પોતાની બને એટલે મદદગાર થવું તો રામ નામ પાક ધરેવું નામ ગુરુ ધરેવું નામ ભગવાન વશિષ્ઠજીએ કહ્યું રાજન તમારા ચાર પુત્રો પુત્રો નથી પણ વેદોનું તત્વ છે તમે ધન્ય છો નામકરણ સંસ્કાર અયોધ્યામાં થયો ત્યારે ખૂબ મોટો ઉત્સવ ઉજવાયો ખૂબ બધા દક્ષિણા અપાય બધા મોટા થવા લાગ્યા ચાર પગે ચાલે છે પ્રભુ પછી તો માનવ લીલા જ કરે છે એટલે બધું માનવની જેવું કરે અયોધ્યાના રાજમહેલમાં દિવાલોને પકડી ભગવાન દિવાલના આધારે ચાલતા શીખે છે ઈશ્વર સંતો કહે છે ભગવાન અયોધ્યા ની દિવાલ ને અડી ચાલતા શીખે વળી પડી જાય એવા સમયે ભારતભરના પરમહંસો ભગવાનના દર્શન કરવા માટે ભિક્ષાને બાને કૌશલ્યાને ત્યાં આવે છે માં અમને ભિક્ષા આપો કૌશલ્યાજી કે બાપજી ભિક્ષા તો સવાલ જ નથી પરંતુ એક પ્રશ્ન પૂછું શું બે પ્રશ્નો થાય છે એક તો તમે ભિક્ષા માં ભંડારા કરો એવી છતાં તમે ભિક્ષા માંગવા આવ્યા એનું કઈ કારણ અને બીજું મારે ત્યાં રામ જન્મ્યો પછી તમે આવ્યા એના પેલા કોઈ આવતા નહોતા તો આનું કારણ શું એ વખતે સંતોએ સજલ નેત્રે કહ્યું કે હા અમે કોઈને ત્યાં ભિક્ષા માંગવા જઈએ એવું બને નહીં અમારે જરૂર નથી પરંતુ ભિક્ષા માંગવા આવ્યા એક જ કારણ કે થયા એ પરમ તત્વ તારા આંગણામાં રમતું રહ્યું છે આજે તારા આંગણામાં એ ખેલી રહ્યું છે એના દર્શન કરવા આવ્યા છે અને હે માં પરમહંસો બોલ્યા કે આ તારો લાલ રઘુનાથ તારા ભવનની દિવાલોને હાથ અડાડી અડાડી ચાલતા શીખે છે અને આ જ વિચાર ભગત બાપુને આવ્યો કાગ બાપુ કાગ તારા ફળિયામાં ખરે અળવાણો તારે પગથિયે સર્જાનો નહીં પાણો લાવું ખરો બાપજી પણ એક વિનંતી છું એક નજરે ન જોશો જોઈ ને પછી આંખ ફેરવી નાખજો કારણ કે મને બહુ જ ભીખ લાગ્યા કરે છે આ બાળક માટે બધા એક નજરે જોવે અમને ગમતું નથી મહાત્માઓએ કહ્યું તમે જે શરત કરો તે મહાત્માઓને દર્શન કરાવે છે યજ્ઞોપવિત સંસ્કાર થયો અને આપણે ત્યાં ભારતીય પરંપરા પ્રમાણે જયારે યજ્ઞોપવિત સંસ્કાર થાય પછી ગમે તેવા મોટાના દીકરા હોય તો પણ એને તપોવનમાં ગુરુને ત્યાં જઈને અભ્યાસ કરવો પડે ગુરુ ગૃહ ગયે પઢન રઘુરા અલ્પ જા સજ શ્રુતિ શ્રુતિ સોહારી પઢે ભગવાન વિદ્યા સંપન્ન થઈને આવ્યા હવે જે ઉપનિષદો આદિ ભણ્યા એ કેવલ કેવલ સ્વાધ્યાય કરી જાય કેવલ બોલી જાય કેવલ ગોખી જાય એટલું જ નહીં એને આચરણ ઉતારે છે ઉપનિષદ માં લખ્યું માતૃદેવો પિતૃ આચાર્ય દેવો ભવ એ જે ક્રમ ઉપનિષદ નો એને તુલસી ચોપાઈઓ માં લખે છે રામજી કેવલ બોલતા નથી કરે છે શું કરે છે પિતા મા સવારમાં પ્રભુ જાગી પેલા માને પ્રણામ કરે પિતાને પ્રણામ કરે ગુરુને પ્રણામ કરે આમ ઉપનિષદ નો ક્રમ જાળવો બાપ ને પ્રણામ કરજો પોતાનો પોતાનો અધ્યાપક જે હોય એને આદર આપજો આ આપણી પરંપરા છે જે આવી કરે છે એની આયુષ એનું બળ એની બુદ્ધિ એની વૃદ્ધિ થાય છે એવું સ્મૃતિકારો લખ્યું છે પ્રભુ રોજ વંદન કરે છે ત્યાં હિંસક પ્રાણીઓ ઋષિ મુનિઓને હેરાન કરતા હોય આદિ વનવાસી ગીરિ વનવાસી લોકો જે જંગલમાં રહેતા એને મુશ્કેલીમાં મુકતા હોય એવા હિંસક પ્રાણીઓને પ્રભુ મારે છે અને લોકોને એના ભય થી મુક્ત કરે છે તુલસી કહે નહી પ્રભુ જીવ હિંસા નહોતા કરતા તો એ તો રાક્ષસો પ્રાણીના રૂપો લઈ લઈને આવતા હતા અને પ્રભુ એ રાક્ષસો ને મારે છે એટલા માટે એના ઉપર હથિયાર ઉપાડે આવી ચોખવટ કરી આમ સુંદર લીલા અયોધ્યામાં ચાલે છે હવે તુલસીદાસજી પ્રસંગ બદલે છે માર્ડ अगर कथा चा तो स्वामी जी की पंक्तियों में यह सब चाली कहा चले है ना एक ऋषि रहे विश्व कल्याण यज्ञ आदि कर सुबाहम रा तोडे ने विश्वामित्र जी मूल क्षत्री ना दिकरा गाधी राजा पुत्र પણ એના મનમાં એક એવી ગાંઠ વળી ગયેલી કે ઈશ્વરને મેળવવું હોય તો બ્રાહ્મણ જ બનવું પડે નહીં ઈશ્વર પ્રાપ્ત કર્યું પરંતુ ભગવાને એક સમાજની બહુ જ મોટી ભ્રાંતિ તોડી નાખી રામા અવતારે વિશ્વામિત્ર મહારાજ ઈશ્વર પ્રાપ્તિ માટે ક્ષત્રિય મટી બ્રાહ્મણ બન્યા ભગવાન ક્ષત્રિને ઘરે દીકરો હું વર્ણનો વિષય નથી ભગવાન વર્ણ નો વિષય નથી કોઈ પણ એને મેળવી શકે દરેક એનો અધિકાર પોતે બ્રાહ્મણ થયા હરીને મેળવવા ભગવાન ક્ષત્રિને ઘરે જન્મ્યા વિશ્વામિત્રજી વિચાર કરે મારી પાસે તપ છે સાધના છે હું ક્રોધ કરીને શ્રાપ આપીને રાક્ષસો મારી શકું પણ સાધનામાં જો ક્રોધ કરું તો વિઘ્ન ગણાય અને આ રાક્ષસો આમ મરતા નથી ખુબ ચિંતા થઈ વિશ્વામિત્ર એમાં એક દિવસ ધ્યાનમાં બેઠા હતા અને દેખાયું કે અયોધ્યામાં જે રાજકુમારો છે તે રામ બ્રહ્મ છે લાવ આ બહાને અયોધ્યા જાઉં દશરથજીની પાસે માંગુ અને હું જેને મેળવવા માટે રાજામાંથી બ્રાહ્મણ બનો એ પરમાત્માની મને પ્રાપ્તિ થાય આમ વિશ્વામિત્ર મહારાજે અયોધ્યાની યાત્રા કરી વધારે અયોધ્યા વાલ્મિકીજીનો અને અન્ય રામાયણો અભિપ્રાય તો એવો છે વિશ્વામિત્રજી એવા સમયે અયોધ્યા પહોંચ્યા છે જે સમયે દશરથજી અને વશિષ્ઠજી વચ્ચે રાજદરબારમાં દશરથજી વશિષ્ઠજીને પૂછે છે બાપજી આપની કૃપાથી આટલો આટલા મહાન દીકરાઓ અમને મળ્યા પણ હવે મોટી ચિંતા એ થઈ કે આ પુત્રોને યોગ્ય કન્યાઓ ક્યાં મળશે એની ચિંતા થઈ वशिष्ठ जीए कन्या विश्वामित्रे कन्याओं ने गोती आपसे कहेम करजो आव प्रसंग आश्वामित्र जी पधार सरजो नदी किनान करू पार बना ઘણા માણસો આવી શંકાઓ બઉ કરે રામાયણમાં ગામડાઓમાં હવે તો કોઈ નથી કરતું ગામડાઓમાં શરૂઆતમાં લોકો આવી શંકા કે વિશ્વામિત્રજી અયોધ્યા આવ્યા ત્યારે સરજુમાં સ્નાન કરીને કેમ ગયા તો સવારમાં નાયા વગર નીકળ્યા અરે ભાઈ ઋષિ કોઈ દિવસ સ્નાન સંધ્યા કર્યા વગર નીકળે નહીં પણ સરજુજી તીર્થ છે અને તીર્થ આવે તો ઋષિ આચમાન સ્નાન કર્યા વગર રહે એટલે સ્નાન કર્યું ઘણા એવું પદ્ધતિ કે કોઈ ને ઘરે સ્નાન કરીને જઈએ એ સારું નહીં એ સ્નાન માને વિશ્વામિત્ર ગણાય રામાયણમાં આવા બધા મુદ્દાઓ કારણ વગરના લોકો ઉભા કરતા હોય સીતાજી અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે જ કેમ બેઠા કે ભાઈ હવે અશોક વૃક્ષ નીચે બેઠા છે એમાં તકલીફ શું છે વડલાન નીચે બેઠા હો તો તારે તો પ્રશ્નો જ કરવાનાન કરી દશરથજી બહુ રાજી થયા કે આવા મહાત્મા કેટલું નિમંત્રણ આપીએ તો એ આવે ને સામેથી આવે આસન ઉપર બેસાડી પૂજા કરી ભોજન કરાયું રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ પુત્ર રાજકુમારો આવ્યા વિશ્વામિત્રજી વિશ્વામિત્રજી સ્વરૂપ દેખાયું એટલામાં દશરથજી પગે લાગીને બેસી જાવ એટલે રામજી પિતાની આજ્ઞા માની બેસી ગયા એટલે વળી વિશ્વામિત્રજી ને શંકા પડી કે આ બ્રહ્મ હશે આ તો એના પિતાજી કઈ ઉભા થાવ બેસી જાવ તો બેસી જાય આ કઈ બ્રહ્મ હશે પણ ચિત્ત लगी हम दशरथ जी विश्वामित्र जी ने कहू महाराज आपना आगमन न कारण शो बापी हु बाकी जो कह सो